મારું જ્ઞાન લઈને બધા ખેતરા પાણી પાબદારી તો તમે લીધી છે ના સમર્પણ ની સમર્પણ શું કે પારદર્શકતા દિલ તો છે પણ એનું દીર કેવું હતું દિલ તો મારા છે દિલ કેવું હતું તમારું દિલ જુદી તમારું દિલ અમ જાણીએ શું કયું તમે સમજાય છે ને તમે જ નથી જાણતા કશો અમારું દિલ તમને ના ખબર પડે તમને ખબર હોય ને બધાને ઓળખીએ બધાને ઓળખીએ અંતરપટ વગર નું હે અંતરપટ વગરનું અંતરપટ વગર નું જોઈએ અમારો મોહ છે ને મોહ આ કે પાત્રો પડે હા ચોક્કસ આ પાત્રો પડે એક પાત્રો પડે ની વાત આવે ને બની જાવ એમ પણ કરી જાય બમી જાય તેથી કઈ ને ભગવાન દંડ નથી આપતા બહુ માં બની ગયો તેથી દંડ નથી આપતા નિર્બળતા નો કરતા ભગવાનો અમને જે છૂટાપણા નો આનંદ આવતો એ દરે નબળાઈ ના રેજ ખેચાય છે એક ભાગ છે કે આજે ખેંચાય છે નબળાઈ ની રેજ છે કે ચાર્જ કરેલો એટલો પ્રચંડ આવે જબળી એવી નથી નબળી એવું છે એના કરતા ફોર્સ વધારે હોય પેલો કાર્યક્રમો નો તો પછી શું થાય ફોર્સ જેમ ઓછો ને પછી જુદા અનુભવાની વાત બરોબર છે દાદા જુદા અનુભવ અનુભવમાં લક્ષ અનુભવ છે પણ જે પાત્રો પડે છે એનો પાવર કેટલો છે ભાન હોય છે જાગૃતિ હોય છે પણ એ ગબડાય તો દાદા દસ પંદર ગબડા દસ પંદર ગુલાટો મારાવે આપડે ગણતરી ગણાતું નથી એક્સેપ્શન કોઈ વિશેષતા હોય કોઈ ભાવ એ થાય ને મન ગયા હોય ફાયદો એ કાદા કે જોયા કરી એની સુક્ષમતા એની જગ્યા એનો રીકન્ફર્મેશન કન્ફર્મેશન ને રીકન્ફર્મેશન રી ચેકિંગ કરવું જ પડે એ તો પછી જો ગાફેલ રહી ગયા તો એવું થઈ જાય લાયસન્સ લઈ લીધું પછી પેલી આ જગત ના સાધુલાગ કરવાનો છે બંને મોફ ભગવાને ગણ્યા ભગવાન કાકા છે કાકા છે બંને પણ તારું ફળ તને તારા મો પ્રમાણમાં ત્યાં ત્યાગી માટે જ્ઞાન ના હોય ત્યાં સુધી ત્યાગ નું ફળ આવે જ આવે હિસા બધા માટે બધા માટે ત્યાગ કરવો સહેલો ઓછો છે એમ પૂછે ત્યાગ કરી શકે છે ઊંધો માથે લટકી નીચે ધુણિકા છે એ કેટલું અઘરું છે માણસ ને મન ને આનંદ થાય એ પ્રક્રિયા હોવી જોઈએ ભગવાન તો એવા છે ભગવાન તો મોક્ષ સરહદ છે સરળ છે સુગમ છે પ્રાપ્તિ દુર્લક્ષ એ જ્ઞાની પુરુષ મળે નહી થાય સરળ કરોડ ઉપાય આત્મા જેવી વાસ્તુ જાણવાની મળે નહી અને એ જ આત્મા પરમાત્મા એ જ આત્મા પરમાત્મા છે પરમાત્મા થઈ જાય પણ આ ચારિત્રમો ને તમે સમજે પડી એમાં તમને આમ સમજાવ્યું છે ને દર્શન મોહ ગયા સિવાય બધા તમારા મોહ નપામાં છે ગમે લોકો ત્યાગ કરશો દર્શન હોય એટલે તમામ ઉધાર ચાલી રહ્યા છો પ્રયત્ન એરોપ્લેન ઉત્તર દિશામાં આ બાજુ પણ તેને ભગવાન તૈયાર શું ફાયદો આ બાજુ ઉત્તરમાં જાય છે તે એરોપ્લેન થી જાય તો દિશાળ અવળી હોય એટલે શું ફાયદો થાય નિશાળી અવળી હોય એટલે બધું તેથી ભગવાને કહેલું છે માણસ રચો પચો રે છે બીજા એ સંસાર ત્યાગ કર્યો છે તેની માનસિક સ્થિતિ તેટલી સારી હશે ત્યારે કરી શકે ને એટલી સહેલું નથી તમે તો આ પુરુષ નું કામ નું નથી સહેલું નથી મારું કેવાનું ખરું આવતું નથી તેમાં માનસિક સ્થિતિ કોની બતાવતી મહેનત ની વાત કરો છો મનોબળ ખીલવાનો ધંધો છે બે જીવાય તપાસ કરો હોય બધા હોય કસરત સારા કઈ તમાબળી આવ્યા આવે છે પણ આપણે બઉ મોહ ના આવે એમ થોડું ને એ વાત તો બસ હવે દરેક બીજો બીજો બી ફાયદો છે બીજી સાઈડ ફાયદો એ છે કે બધું હવે બધું નાટક ના રૂપે બરાબર બધો મોહ જોવાજા આવે છે એ બી જોવાય છે ખરું તમારે નામ પાડીશું પણ પાડીશું ધંધો પણ ભગવાન ધંધો નથી ભગવાન તો આ બાજુ અનાજ હોય અને આ બધા મટીરિયલ છે થોડો વખત થોડો વખત કરીને કેટલો વખત ગયો છું એટલું મજબૂત તમે આજ જો કરીને શું બોલવું કેસ ટકા ખોટું બી કરે વ્યવહાર માં એની ફિકર નહી પણ એમાં ખબરદારી ખુમારી વર્લ્ડ નો કોઈ પણ માણસ દબાય નઈ કે થાય કે ઇન્ફિનિટી ના ઉત્પન્ન થાય ગમે તેવું આવે દાદા અને સ્વને કરવું થઈ ગયું છે બીજા નું કરવું હોય ત્યારે આ બધું જોવું પડે મારે પોતાનું કરવું તો પછી તો આવવું પડે ખુલાસો કર્યો હોય તેમાં નુકસાન શું છે એના ભાઈ એને તમાચો માર્યો તો એને કેમ માર્યો પૂછવાનું નુકસાન શું છે ખબર પડે ને આપણને કે ભાઈ આપડે કઈ ભૂલથી માર્યો નથી કૃષ્ણ જેવો બ્રહ્મચારી બનાવો કૃષ્ણ જેવો બ્રહ્મચારી બનાવો ને કૃષ્ણ બ્રહ્મચારી બનાવો ને કૃષ્ણ તમારો વ્યવહાર એનો કાપે છે એમાંથી એમાંથી ઉપર લાવવાનું વ્યવહાર તમે છો ને આટલું બધું આટલું બધું લાઈટ સીજ આવી ગયું છે ને એજ સૌથી મનોહર છે બાપ જોઈન્ટું પડે જોડે કારણ કે અમને તો એક્સિડેન્ટ લાભ મળ્યો કેવો અક્રમ હવે એને કદાચ બોલી જાય કે ચારિત્ર બો રહ્યો કોઈ કે સરસ આ દર્શન બો ને આચાર્ય ખબર ના લાગે આપણને કેવું સુંદર વ્યાધિ એનું બંધારણ કેવું સુંદર છે પેલા મો કરેલો ત્યારે આવ્યું અત્યારે એની પર મોહ નથી આપણને પેલાનું છે ભોગવવું પડે આપડે દાય જે મો આવે આવે છે સામે એ બધામાં આપણો રસ તો છે દાદા હવે એમાંથી અમે શુદ્ધાર્થમાં થયા છીએ એટલે આ જલેબી માં અમે અમને રસ દેખાય છે ને અમુક વ્યક્તિઓ અમને ગમે જ છે અમુક વ્યક્તિઓ અમે ગમે છે અમુક વ્યક્તિનું આમ છે મો તો ફરો ને દાદા પેલા હોય અને અત્યારે ગમતો પણ હોય ચારિત્ર ગમે દાદા અમુક વ્યક્તિ અમારે હાજર કરવું પડે દાદા કે આ વ્યક્તિ આપણને આ વ્યક્તિ ઉપર આપણને રસ છે ગમે છે પણ મૂળ આ વ્યક્તિનું જે બહારનું જે માળખું છે જે આપણને ગમે છે ને પણ એમને વર્જ ગણ છે બાવા સાથે બાણા બન જમતા નહી કરતા તેથી ચારિત્ર મોકાયેલો નથી એ તો એ તો મોહિત છે પેલો જમે છે તો એ તો આવું છું બરોબર મને એવું કનતું નથી પણ મારે આ કેવું પડે તમને એક દેખાતો નથી આ કેવું પડે મારા એમ કરી ના ઉપર ના જાડા નીકળવા મળી જાય છે સ્થોળ બધા રસો હોય થોડા સૂક્ષ્મ રસો હોય એ બધા નીકળવા માંડે પણ પછી અંદર ના આવે ને પાછા હિંસક ભાવ નું તો એમને સીધું કહે છે એમાં જીવ નથી પરમાત્મા હાથમાં હાથમાં પછી આવે તો ખરી ફિકરતી નું છે બધું ક્યારેક વસ્તુ નથી ને અહંકાર હોવો જોઈએ જે ફેલાય અહંકાર તેને લક્ષ્મી નો બહુ વ્યાજ છે જ્ઞાન નો અહંકાર શું કોણ જ્ઞાન જ્ઞાન નો અહંકાર હતો હવે જ્ઞાન નો અહંકાર શું કોણકાર જગત ના વિષયો નું જગતના વિષય બધાના તો એનો અહંકાર શું કોણ અહંકાર એવો હોવો જોઈએ કે જાણપણું વધે એવો અહંકાર હોવો જોઈએ બધા જાણપણું ઉપર આવરણ આવે એવો અહંકાર છે કેવો છે આવે થઈ જાય અહંકાર થી એટલા માટે એક જ શબ્દ કહ્યું તમાર ભાઈ ને એક શબ્દ કયો હતો તમારા ભાઈ ને બુદ્ધિ દાખી જતી હા શું લાવ્યો લઘુતમ હોય છે અધુરા પણ અહંકાર તે સાહેબ મજામાં છે ને કહેજો કે સારું કે ભેદ એટલે ભેદતા એ પરમાત્મા પણ જેટલું અભેટતા વધતા લોકો ની સરખું થઈ ગયું પેટ્રોલ તે વખતે વધારે નાખે તો સરખું જ થઈ ગયું ને ઉભા હવે હું રાત્રે એક જ વખત જમવાનું બપોરે એક જ વખત જમવાનું રાત્રે નઈ જવાનું પણ તો રાત્રા શું કરી જા નાનપણ થી બહુ છે ખાવાનો રસ બહુ છે ગમી રે અંદર મોડું બગડે બગડે છે ને કઈ આવે પીણા પીએ આ અધુનેતાને એ સાયમ રાખવો પડે ને હે એમને તો બહુ સંયમ રાખવો પડે ને હે હે એ દેદોને સ્પેનિને ટેસ્ટવાળો ખોરાક જોઈએ તો ને એને ટેસ્ટવાળો ખોરાક લેતો છે જો ખવાતું નથી પછી એવું થઈ જાય છે એ તો નેચરલ છે ને દાદા આપણે સવાદી વસ્તુ ના આવી હોય આપડે તંદુરસ્ત શરીર ને તંદુરસ્ત બરોબર છે દાદા આપડે આપડી પૂરી ના હોય શંકા હોય એટલે ખોટું છે કે નઈ એ જાગૃતિ રહેરંતર करेक्ट कई मार पड़े अवलम्बन बाजिए करेक्टने जो जो तारा, तारा। एक वस्तु एक वस्तु जवाब वस्तु प्राप्त थी गयी जवाब वस्तु गुणाकार जवाब हो तो आ वस्तु करेक्ट है जो दर्शन में आयु से करेक्ट है हमें जे व्यवहार बनी रोज ज्या दोषो थे ये चोखा करने आ परिणाम उभु आ वस्तु जो दोष तो यधारे आ परिणाम उभु तो कि आ दोष आठ है इन्हें छेदाय तो आ वस्तु जवाब है कि आम आप स्थान है क्या चुकाये आ परिणाम उभर जवाब આમાં આત્માને લેતું છે એ દૈવી લાગી સ્માર્ટ એ નહીં જાલા દીકવાતે દે કે આપણે કુદરતમાં આટલી આ દેવવડિયા કે કામລະ કરીતા છે એ કે આગળ મોટો લાગે આગળ આગળ પડી છે કે પડી હે મોક્ષ એવો નથી ખબર છે હોય જરૂર છે આ સાધુ બાર કસર પેડા અને એવો કાયદો હોય છે ને પડે મોગ ટાઈમ ના પડે